હવે જ્ઞાને ને નિવેડો લાવો કેવું છે ગાળો દેવા ને તિરસ્કાર કરવા નહીં અજ્ઞાને કરીને જે ઈચ્છાઓ કરી જ્ઞાને કરીને આપણે એમ આમાં જે માન્યું તો ખોટું એટલે ઉડી ગયું શું કર્યું આપડે તીરથા હોય ને તીર બરોબર સમજાઈ ગયું છે ને વિજ્ઞાન ખૂટું બસ ભટાઈ માર કાઢા લોક સંજ્ઞા એ છે લોક ની માનેલું બે પ્રકારની સંજ્ઞાઓ જવા માટે હો એટલે બે હજાર નો હોકાલું ઉત્તર અને એક જ્ઞાની એ માનેલું લોકોનું મારેલું ઉત્તર એ તમને સંસારમાં પટકાય મારશે અને જ્ઞાની ને ઉત્તર એ તમને મોક્ષ માં લઈ જશે બંનેના જુદા છે એટલે આ લોકોએ માનેલું સુખ જેમાં તેમાં જ્ઞાની સુખ ભાષે નહિ જ્ઞાની એ જેનું સુખ માન્યું લોકોને અનુકૂળ આવે એટલે જ્ઞાની એ સનાતન સુખ ખોવાયું કેવું આ ઘડીમાં ગયું ખાવું બધું ખાવું આ તોફાન વિનાશીત માં નહીં રાખ્યા સુખમાં રાખ્યા સુખમાં એટલે જ્ઞાની ની સંજ્ઞા એ જો ચાલે ચાલે આ જગત કે સુખ માર્યું એ ડોલ માં હોય તો ચાલે બધું એ સ્ત્રીમાં સુખ છે ઢોલ સુખ છે કેવી રીતે અવરાચાર્ય અણ્યું કઈ ચુખ હોય તો કાયમ કઈ સંતોષ થતો નથી સમાધાન થતું નથી અને ઉપાધિ ને પાછળ તારા ઉત્પન્ન થયા વગર એવા કઈ સંઘ મળી ગયો કે પાછળ તને એટલે ભટ્ટવાનું બધું આ કયું માંથી પડવાના લપસવાનું સાધન એ તો સારું થયું અક્રમ વિજ્ઞાન આપણું અત્યારે અટકાવી રાખશે જગતને અને લપાસ પણ ઊંચી સ્થિતિ પર લઈ જઈને પછી ધીમે ધીમે ઉતરશે એટલે બધું ખંડન ખંડન થઈ જાય બે વસ્તી બધી ઘટી જઈ પછી એકદમ એવું તરફ આગળ પડી જાય છે ના હોય એવું સુખ ભે એટલે મેં લખ્યું બે માં હિન્દુસ્તાન વર્લ્ડ કેન્દ્ર થઈ ગયું છે એને ઓગણીસ વર્ષ રહેવા બાકી તમારે લોક મને તમારે તમે ક્યાં જવાના દાદા જોડે જાતે લખાવું છું એના સી રીતે કુદરત કાઢતી છે તકે તારા બુદ્ધિ માં શું શું નહી રહેલું છે તેમાં તારી બુદ્ધિ માની રહી છે બરાબર તેના પછી બુદ્ધિ નો એ પ્રમાણે કેટલા અને બુદ્ધિ ના આશ્રય મતલબ આ સુખ જ નહી માનેલું છોકરા માં સુખ નહિ માનેલું છોકરા મરી ગયો ફરી બેડ્યા આવતી શું કહ્યું છે બિલકુલ થોડી બધી ગઈ થાય બધી મનમાં વિચાર આવેલો થાપો ખેંચી ગયો હતો વિચાર આવ્યો આ બે જણાય બે માંથી એક જતો રોડ વાર ખરું જ ને આ લગ્ન વખતે એટલો બધો વૈરાગ જબરજસ્ત દુનિયા ઉપર ભરેલો માલુ એટલે હું આ બો ને વધારે પસંદ કરે છે મન ને મજબૂત કરવા જવાનું પાછું આવવાનું હા તો એક આચાર્ય વર્ગ કહેતા હતા ગ્રહસ્ત્ય તો કંઈ કલ્યાણ થાય નહીં કેમ મેં તો તમારી શું લેવા દેવા કલ્યાણ થવા માં તમારે તમે તો કસરત કયા કરવા આવ્યા છો કસરત કરીને જોવાનું અને જો તમારે ટેસ્ટ કરવા હોય તો હા હું તમને એક મહિનો મહિનો લગ્ન કરી દઉં છે પાંચ ડાડ નાખી દેજો બહુ કહેજો તમારે તેલ લઈ આવો ખોલ લઈ આવું તમારું ગબર જી લાવું ચાલુ ના રેવાયાર તમને અને આ તો એની બધાની વચ્ચે બધાની વચ્ચે વિતરાક રહેવાનું બધી જાતની ઉપાધિ માં વિતરાક રહેવાનું તો ટેસ્ટેડ થાય તો થાય ને એમને મોક થાય ને હા ત્યાગ એ જરૂર છે ત્યાગ લે કે સ્ત્રી વગર જીવાય છે કે નહી પછી એ કાપી જાય કે જીવાયું તમે આવો વિધિકતું બરાબર નીકળી આવું તકલીફ મોધ હાઉક બીજું શરીર સારું છે પેલા એટલે હું જોઉં આજે સારો દારો જોઈએ ઓછો દેવાય ને એટલે શરીર સારું થાય અને હારો થાય બગડ્યું બગડ્યું જો બધા બધા ને ખુલાસો થઈ જાય ને બધા ને ખુલાસ દાદા જયારે હું દાદા નું નામ દઉં છું ને કે આરતી કરું ગમે તે કરું ત્યારે આરતી કરતી વખતે પછી પાછી ખબર પડે થોડી વાર પછી પાછો પાછો આવી જવું એમાં વિચાર આવે તો નથી આગળ ચાલતો હોય વિચાર આવે તો કચાશ પડી જાય છે જાગૃતિ લેવું કે જાગૃતિ ના રે તે બધું પ્રતિક્રમણ કરાદા ભગવાન ક્ષમા કરે એટલે તેમ તેમ આગળ કોર્ટ પ્રસ્તો એના કઈ બીજા પંપ તો તમારાથી ના પડી શકાય એ દાદા ની આજ્ઞા દાદા ની પર ક્ષમા માગો કે દાદાજી જેટલી પઢાય એટલી પાડાયું એનું શું કરવા રહો એટલે માટે તમારી ક્ષમા માગુ છું બી બધી આજ્ઞા પૂરી થઈ ગઈ માણસ એટલું કહી શકે જેટલું થાય એટલું કરે બીજા માફી માંગીએ પછી બધું ભગવાન હું કહી દઉં ને કે શાબંધન શું બંધન છે તમારી આજ્ઞા માં છે ના પડે શું કરે આપડે રસ્તા ટેન્શન રાખવાની કઈ જરૂર નથી આમાં કઈ કોઈ જતી નથી રસ્તા પકડવાની જરૂર છે જ્ઞાન જ પકડવાની જરૂર પ્રમાદ આવી જાય છે એ બધું કોનો છે આત્મા નો નથી આપડે સિદ્ધાત્મા નથી એ બધો માલ ભરેલા છે બે તલ છે ભાઈ તો દાદા બે રૂપિયા ના ભાડામાં શું કહેવાય પૂછારી ગયો બે રૂપિયા ના ભાડા માં અહીં અવાય દસેકરા ચાર દુ આઠ જાય છે શું કહે આઠ આઠ હો सतीश भाई रोज जाए आटला आठ नौ वर्ष अपना टच मै छता दर रोज जाए तो मको मैंने कार मैंने तो आ साल जरा बही गु आम बे त्र वर्ष लीधेल बढ़ू आम તો મગા ને મારે મગું સતીષભાઈ ની પેઠ દરરોજ બેસું એટલે હું હમણાં ઇન્ડિયા આવ્યો ને એનું મને પરિણામ જોડે એ ખરું જવાબ આ સંજોગ બાજુ કેવાય પુણ્ય પુણ્ય પ્રકાશ થઈ પુણ પ્રકાશ થયા બધા એવા આપણને ઈચ્છા પૂર્વક સંજોગ બાજુ દાદા મારી જોઈ ગયું તમારી કૃપા એટલે ઘરમાં ઘરમાં ગુજરાતી કૃપા ઘેર મૂકી પુણ્ય કેરુદા ને મને ફોન કરેલો હું આવેલો ત્યારે આરતી ઉતારણ એવું બધું થાય મને આપડે તો સંજોગા છે કામ ના થાય નહી તો છોટા પડે કેવું આમ કઉી મેરા કરેલા નીકળવું વાઘાવા માટે ભાવ કર્યો પુરસાદ કર્યો અહીંયા આવ્યો જો ના કપાય સુરેશ કે જાય ને તો આથી ભેગા ના થાય દોર નાસા જંજી કે ચાર ચાર આનું કામ થાય રાવ સવાલ હોય ત્યાર પછી મંત્રે કે ગાયતે મંત્રથી જો ભરવા અસર થશે એવું આજે કરે તો બવેલી કોણ ની કે પાપો બતા એનું જે બની છે રે ખબર પડે ના પણ શું થાય છે દાદા કે આપડે દાદા નું જ્ઞાન ને હોય પણ એમાં એ કશું સોંપ્યા જ નહીં ધાર્યું કરા કરે અમારા મિત્ર ખરા ને પંકજ ને એ લોકો ખાસ એમો પણ મેં એમને ધીરે ધીરે ધીરે શરૂ કર્યું એટલે હવે અમને વધારે હવે વધારે અમને ભાઈ ને નિરંતર દાદા દેખાય હા અને બધાને ફોન કરી જોબ પછી ફોન જ કરે બધાને જવાનું છે એટલે આવી શકાય એવું નથી પણ દાદા ને અમારા ભાઈ સચ્ચિદાનંદ પાછળ જો મારા નક્કી હતું ને તો કે દાદા મારે જરૂર આવટકે છે ના આજે બાર ગયા આજે તમારા પગ ના ચરણ ને હું માલિશ કરતો હતો ત્યારે મારે બહાર જવાનું થયું આ બધા અંતરાય કર્મ કેવા ને દાદા આપડે આજે અંતરાય એટલે આપડે ઉભા કરેલા હંકાર કઈ થશે આવું તાવ શું છે પેલા તો આપડા પટેલો જાય ને અગાઉ વાર તો જાય થઈ ગયું હોય મળું થાય એટલે પેલો પૂછે એક વાગે એટલે જમવાના છે કે જમીન આવે છે પણ પડે પડે અંતરાય એનાથી અંતરાય પડે એના જમીન આવે છે પૂછે તેની કરી પેપર દેવું જ થાય જમીન આયા છે એટલે પાછો અંતરાય પડે અંતરાયનર બીજું વચ્ચે કરી અંતરાય કરાય છે આ ભાઈ ગરીબ ના આપવા આકરો પાડે પેલું અંતરાય કર્મ નહીં બંધ અમે કશું નહીં અમને અંતરાય કરવું એટલે આવતા અત્યારે આપણે ક્યાંય કરી હતી આવું કદી ખબર પડ્યા લોકો દુનિયા આવી રીતે ચાલ્યા કરે ગડો આવ્યું કરવા જવા ભગવાન છે એના ભગવાન પેલા ભગવાન છે ભગવાન શું કે બેઠેલા ભગવાન એના ભગવાન ને ફોન કરે આવી છોકરા છોકરા બધા છોકરા કઈ રહી રે એ તો અમની સાથે અઢી વાગ્યા સુધી રે શું કરે હું એક કામ કરું સવાર નું એટલે હું જાઉં તો એ ત્યાં કામ પણ કરે એક કલાક મૂકવા જાય છોકરા ને બીજી જગ્યાએ ભગવાને જોડે કહ્યું કે તમને ખોટું ના લાગે એટલા માટે કહીએ કે ખોટું ના લે કરતા નથી કે આ ભળે તો રાખવા તમને ગાય હમે વાળા ને એવું લાગ્યું કે આ ડરી ગયો મારા જે વાર એક વાર થયું હતું આવું એક જાણ પૈસા આવી ગયો તો પણ મને ખ્યાલ નતો કે આવી ગયો નતો હાલી ગયો પણ એ કેલી ગયો મેં હાલી દીધા એવું એને લાગ્યું હા મેં જો આ ઋતુ ડરી ગયેલો હું મારી જાતે હું જોવાનું બરોબર હું ના રહ્યું થયું ના શિકાર ના કર્યો એટલે ભગવાન નો કાયદો કેવો છે તમે ના લાગે એમને રીત રાખી શિકાર ના કરી પાછે ખાય તો એમ નથી કરે મન બગડે તેના માટે મેમ રાખ છોડી દયમ ન ત્યાગ કહેવાય અહંકાર જે ત્યાગ કરવાનું એ ત્યાગકારી એટલા માટે કરે છે અને તમારે તો અહંકાર મમતા આખી જ કાઢી નાખી પછી કરવાનું એવું ત્યાગ કરવાનું એવી જ કહે તમારી અહંકાર મમતા આખી કાઢી નાખી જે અહંકાર મમતા ઓછા કરવા માટે ત્યાગ કરે છે બરાબર બાળકોના હાથમાં હા આપડે આપીએ બેમસી રમસી બહાર જાય એટલે જેમ જેમ કયા મોખ માધી કોઈ ગમતા આ વસ્તુ પાટા મોટા રાજ એ કરીને આયા છે મોટા મોટા રાજ કર્યા નાટક છે मजी बात शांति સંધ્યા પૂજા કરે ને બઉ સારી કે લોકો વધારે જોડાય છે એમ કારણ કે લોકોને ખબર ના એટલે લોકો આવે છે ને બધું અમારું કામકાજ ચાલે છે મુખ્ય આશય શું છે કે ઘરે ઘરે અમે જઈને એની કઈ સત્સંગ કરીએ છીએ અમે જઈને સત્સંગ કરે છે અમે હવન કરીએ કથા કરીએ સત્સંગ કરીએ લોકો હવન કરીએ લોકો અમારી પાસે દર અઠવાડિયે અમારે તો એટલે એક રસ્તો शनिवार शन सत्यना पथा रविवार जग बेगा है कोई जगह आप दर शनिवार दर शनि रवि नुकसो बुकिंग कर बुक दर शनि रवि नो બધું અમારી પાસે છે એક એક વસ્તુ અને એને કશું લાવવાની અમારે બધું સાથે લેજે છે એવું એક બધું જ હવન સામગ્રી તૈયાર જ આવે બધું મિક્સ કરેલું જ મિક્સ કરેલું જ આવે બધું હવન સામગ્રી અહિયાં કશું કરવાનું જ નહિ અમારે બધું તૈયાર જ આવે અમે જેની ઘરે અમારે હવન કે બધું કરવા જઈએ ને એટલે એને કોઈ જાત ની અગવડ નહીં આમંત્રણ એને આમંત્રણ આપવાનું અમારી ઘરે આવજો બસ બીજું બધું મેલી જઈએ આ તો પેલું સત્યનારાયણ ની કથા માટે બોલાવે ને બધું આવે એવું બધું જઈને અઠવાડિયામાં બે દિવસ થાય ત્રણ દિવસ થાય દરમિયાન કેટલા કલાક ની પ્રોસેસ ત્રણ કલાક ત્રણ કલાક ની પ્રોસેસ ત્રણ કલાક લાગે સંયમ ખરો ખાવા પીવાનું નાસ્તા પાણી બધું સંયમ કે અમુક જમુક નહીં મારે કે ને અમે સમજાવીએ લોકોને અમે સમજાવીએ રાઈટ પછી લોકો ને કરવું હોય ને આપડે શું કરીએ કઈ જાય અમે બધું અમે બધું સંકલ્પ એવડાવીએ લોકો ને પણ આચાર વિચાર સુધરી જાય એના આચાર વિચાર ખાણી પીએ ભાઈ એવું કે છે કે કાયમ કરતા હોય ગાયત્રી એના આચાર વિચાર ખાણી પીણી બધું સુધરી જાય સંકલ્પ લે તો નહી અહિયાં લોકો સંકલ્પ લેશે પણ સંકલ્પ નથી લેતા નથી લે અમે જળ લેવા સંકલ્પ કોને લીધો ધ્રુવી લીધો પહલાવી લીધો ગાંધીજી લીધો ભક્તો બુધી લીધો है वाल्मीकि लीधो अ संकल्प के वो दृढ़ लीधो अपने लोग संकल्प के वो केव लभा संकल्प लइए क्या जे नहीं खाऊ पीवे के, आटलू बाटली पड़ी से तपी ले चिंता बच्चे બધા સંકલ્પો ને અમે પાસે લેવડાવીએ બોલાવડાવીએ બધું આવા આવું બધું નિયમો ખરા નિયમો ખરા ને દાદાજી छपाएम छपा नहीं छपा नहीं छपा लाइ छपाला मधुरा पुस्तको अवृति शुरू कर અમારું દાન આવે છે કે ન પૂછવા અને દાન માંથી અમે બધું સાહિત્ય લોકો ને વિના મૂલ્ય આપીએ બરાબર માટે ગ્રાનગટ કાઢ્યું છે દરેક ઘેર એવું બોક્સ આપી દે એક જ્ઞાન ઘટકે છે એમની મરજી પ્રમાણે એવું નથી થયું હોય સારો હોય તો કામ કરે આવું દાદા દસ પૈસા એક કલાક એક ઘંટા દસ પૈસા લાસ્ટ યર લાસ્ટ ઇયર અમે આવા બસો ને પચીસ ગ્રાકતા લાસ્ટ ઇયર એટલે એની પાસે જવા માંગે એક કલાક ને દસ પૈસા માણસ તમે ટાઈમ આપો ને આપો મુક્ત આપો અને એમાં સાહિત્ય બધા મળે એમ દાદાજી આવા અમે બસો પચીસ ખાતે લાસ્ટ પાછી ફ્રી આપવામાં આવે છ હજાર ડોલર મળ્યા અને એમાંથી છ હજાર ડોલર આવ્યા હતા આ વર્ષે સંખ્યા થઈ બસો ને અને આ વર્ષે બસો પંચ્યાસી ની સંખ્યા થઈ ગયા બધા હશે આગળ આવશે સાચું હશે તો ચાલશે અને અહીં તો ફર્સ્ટ સ્ટેન્ડર્ડ થી મળી અને બધા બધી જાતના લેવલ છે એ લેવલ બધા હટ્યા જુદા જુદા દરેક પ્રવૃત્તિ પૈસો જોઈએ અમારે ગુરુદેવ પૈસો માંગવાનો મનુષ્ય ને પૈસો કેમ કે આપવા માટે પ્રેરિત કરવાનો બરાબર અત્યારે જોગઝીન માં આવેલું કે જયારે એમને થોડું જ્ઞાન થયું ગુરુદેવે છે અને પૈસો માંગવાનું અત્યારે ઇન્ડિયા માં કરોડો રૂપિયા ની આવક છે ઘરમાં બધા અત્યારે એમના મોડ તો જોઈએ મોરારી બાપુ રે એ આવશે જેમ સોનું વારે તેમ વહી જાય ભગવાન સમજી નું કરું કશું કામ નહીં કરે એમ સમજીન છે એ ભગવાન થાય લોકો ભલેકાયું થતી નથી લોક છે કે અનલો પુલિસ લો પોલીસ પુરવાર કરી હતી લોકપ્રિય બહુ ગપ્પું છે એવું આપડે કરીએ તો જ થાય ના થાય છે બે હજુ આવીલિટીરેલ એટલે લોકો એમની છોડી હોય ગયું હોય ને આપણે જોવાડ્યો હોય તો એને ભય ના રહે મોરે પૈસા મૂકીને જોઈ ગયો હોય તો ભય ના લાગે પૈસા થોડા આગા પાછા કરે કોઈ પણ વસ્તુ માટે એને ભય ના રહે અમાણ ને બધી વસ્તુ ભય ના રહે તો જોવા મોરેલ મારા ચિંતા <laughs> નબળી હોય તો થઈ જાય વખતે આપણા નબળી ના હોય છે નિરંતર સર દરેક માણસ છે વાતો થાય જવાબ કરે છે બિઝનેસ ગાડી ચાલે એની ચિંતા નથી કરતા બધા તો બધા બધું કોઈ ધ્યાન રાખે જોવા ગયો બચ્ચા બચ્ચા ની બે તારો કરો ખબર નહીં અમને તો ખબર જ છે ને તમને નહીં છોડવાના સત્સંગ કરવો છે દાદા પણ સમજ નથી પડતી કેવી રીતે કરવાનું સત્સંગ કરવો છે આ બધા કેવી રીતે કરવો સમજ નથી પડતી બધું જાણું જ ઘણું બધું આ દુઃખો થી મુક્ત ક્યાં જવાયું પણ તપાસ તો કરી નાખું